સમય માં બીજા કોઈ નો મોક્ષ એટલે સાક્ષાત્કારી પુરુષો ના સમય જે આવ્યા એટલે આત્મા સમયમાં અમે આવ્યા તો અમારો મોક્ષ થાય કે બીજા પણ થાય બીજા સમય માં બધાનો મોક્ષ તો થવાનો જ છે વે એનો ક્રમ છે શું છે ક્રમ છે ક્રમ એક સમય એકસો આઠ જીવ મોક્ષેત કરે છે પ્રવાહ રૂપે જેમ અહિયાં પાંચ પાંચ એકસો આઠ આઠ પોલીસ ની જોડી હોય પાંચ પાંચ ની જોડી આવે છે એવી એકસો આઠ પોલીસ ની હોય જતા હોય તો પ્રવાહ રૂપે દેખાય ના દેખાય તમને એવી રીતે એકસો આઠ જીવ મોક્ષે જાય છે ક્ષણે ક્ષણે સમય સમય અને એકસો જીવ એટલા બાર થી આ વ્યવહારમાં આવે છે આ વ્યવહારમાં એક જીવ વધતો ઘટતો નથી વ્યવહાર પરિપૂર્ણ છે કેવો છે જેટલા દર્દી જોઈએ એટલા દર્દી જેટલા હું થા એટલા હું જેટલા લવાસ જોયે એટલા લવા બધી ચીજ વેસ વિશ્વ જોઈતી જેટલી દુનિયા જરૂરિયાત છે બધી ચીજો વ્યવહાર માં હોય તજવણી નઈ આ લોકો કુરાર્થ કરો પુરસાર્થ કરો સ્વાનો પુરસાર્થ કરશો યુગો જેમ કે સત્યુગ કહ્યો એક દ્વાપર કયો એક ત્રેતા કહ્યો આજે કલયુગ કહીએ છીએ સત્યુગ વખતે વધારે સત્પુરુષ હતા એમ કહીએ છીએ કલયુગ વખતે વધુ પાપી જીવો છે એમ કહીએ છીએ આ બધું કેમ એના ચક્ર હોય છે કેવો છે ચારી ચડતો કાળ આવશે કેવું આવશે પછી ચડતો કાળ આવશે આ ઉતરતો કાળ છે પેહલા સતયુગ હોય પછી ઉતરે ધ્વા પર થાય કળયુગ આવ્યો ખોટું કરે છે તો એ કે છે મે કર્યું અને હાથું કે છે તો મે પોતે ઉડતો સહી કરી આપે છે ભોગવવું પડે છે સમજાય છે ને પરણે કરે છે આ પોતે કરતો ના કરવું હોય છે અત્યારે આપડે ચણા લેવા હોય ચણા તો અત્યારે હજુ જઈએ તો હજુ આપણને કઈક થોડા ઘણા મળે હોય થાય પણ રાતે અઢી વાગે જઈએ તો અહંકાર કરે છે સમજ પડે ને દેવો નો અહંકાર જુદી જાતનો છે દેવો કર્મ કરતા અહંકાર નથી કરતા એ તો એમનો રોફ મારંકાર કરે ડોક્ટર છે છે એક એના તરફ મેંકાર ના કર્યો નથી અહંકાર આ સાક્ષાત કરી પુરુષ ને સોંપી દે પરમાત્મા પુણ્ય ફળ મળે એનો મોક્ષ ફળ ના મળે ફળ હું તમને સોંપી દઉં મને છે હું કરું છું ભાવ છૂટી ગયા પછી હવે ના રે તમને આવે એ નથી રહ્યું તમને ના રહ્યું તમે સમજો ને આવે જે તમે કરો છો ને સંભાવ નિકાલ થઈ જવાનો ताम ताम करता, करता महाभजन महा जीव करता हरी। तो करता हरी सु वस्तु शु कह मांग शिव एट शुद्धार्थ मई गो અંદર બધું કરી લે છે તમારે તો ફક્ત જોયા જ કરવાનું છે આ જગ્યા પણ આ જોયા કરવામાં તો ઘણું કુટાઈ જાય છે આ જોયા ક્રમ તો ઘણું કુટાઇ જાય છે સામ્યવાદી આવી રહ્યા છે લોકોને મારે છે કાપે છે ખતમ કરે છે નહીં હવે ચીન માં લાખો માણસો કપાઈ ગયા તમે આ દરિયા દરિયો દરિયો છે દરિયામાં સામ્યવાજ કિચારા આ વ્યવસ્થિત કરાવિચારા પણ સમજ પડી ને આ લડીયો બડીયો બધું કુદરતી છે તમને જો આ સંસાર ગમતો હોય તો ના ગમતો હોય તો આ કરતા પુરુષ ના કયા પ્રમાણે આમાં કોઈની સત્તા નથી ઢંડા ની સામે આવે શું કરવાના હશે જયારે કુદરત ની ઈચ્છા છે તો બધું થશે સમજાય તમને અને મારો હિન્દુસ્તાન કે હું હિન્દુસ્તાન કે હું ઇન્ડિયા ને એવું તો જયારે આવ્યો ને ત્યારે બ્રાહ્મણો સોમનાથ ના મંદિર ને વળકીને બેઠા હતા કે મારો ભગવાન કે છે શું કે છે જેવી શ્રદ્ધા રાખે એવું ફળ મળે ત્યાં મેં તો તમને ભગવાન માન્યા હતા તું ભગવાન માં તને ભગવાન ફળ મળશે ત્યાં પેલો ગીજની ગીની તમને મારે છે એ માનતો નથી એટલે મારે કે છે એટલું બાકી મૂર્તિ મૂર્તિ એમને કશું કરે નહિ મૂર્તિ તો પોતે હા મૂર્તિ તો પોતે કે તારી બનાવી હું બની તારી એક ગઈ છે કે બે કે છે શું કે છે તારી એક ફૂટી છે કે બે એવું મૂર્તિ બોલે શું છે કે છતાં એ જરૂર છે આપડા સાયન્સ છે એને સાયન્ટિફિક અસર છે એ પરોક્ષ ભક્તિ છે એની ખાસ જરૂર છે હિન્દુસ્તાન માં એને આપણું મોટા મોટું થિયરી છે તો પણ સમજી શકતું નથી મૂર્તિ સંપ્રદાયો વધે છે એ તો આ કયુગ નો નિશાની છે શું છે કલયુગ ની નિશાની છે કલયુગ માં બધા આવું જ થયા ખરે તો આ માણસ બધાને માણસ સમજતો નહી થાય કોઈ જમાના માં માણસ બધા માણસ સમજતો નહી બને આ માણસ બધા માણસ સમજતો નો છો તારા જ્ઞાન પામે તમે જે જ્ઞાન પામે હે એ તો આજે તમને એની કિંમત નથી એની કિંમત વાળો કિંમત વાળો જે ભૂખ્યો હોય ને બઉ જ ભૂખ્યો થયેલો ખાવાની કિંમત કેટલી હોય છે એટલે હવે બઉ ડખા માં ઉતરવા જેવું નથી આ બધું કુદરત હતી પૂછવા નહીં પણ હવે સારું થવાનું છે હિન્દુસ્તાન સમજ પડે અમે લખ્યું છે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે બધું પૂછાય પૂછવા માં જ પણ આ ધ્યાન એટલે આ યુગ ને આપડે સ્પીરિચ્યુઅલ રિવોલ્યુશન યુગ ગણીયે હે આ યુગ ને આપડે સ્પિરિચ્યુઅલ રિવોલ્યુશન નું મોટા મોટું રિવોલ્યુશન છે કોઈ દાડો આ મનુષ્યો મારું કેવાનું કે ક્યાં હોય નતા જોયું નતું તો શું કહ્યું જોયા વગર નો મો કેવા મંદિર મોયું દમ નીકળી ગયો છે ને મોહ માંથી વેરાગ જન્મ્યો છે જન્મે ના જન્મે અને પેહલા તો જોયા વગર ની વાત હતી બધી બ્રાહ્મણે શાસ્ત્રો ભણાયેલા હતા એકવેદી દૂર્તિ ને શું મૂર્તિઓ નો શું કરે મૂર્તિઓ બિચારી ક્યાં કરે માલા એવું છે મૂર્તિ કે છે મૂર્તિ બનાવી પથ્થર કી શું માલા બનાય કાસ્ટી આ મૂર્તિ તો પાસપી આખ્યો બીચમાં બિચારી ક્યાં કરે જપે વાલા કપૂત બાર જોડો રહ્યો છે ત્યારે યાદ કર્યા કરે મૂર્તિ ની સ્થાપના કરે એને જપ કરે બધા બ્રાહ્મણો કરે પણ એ કે બ્રાહ્મણ તો બ્રાહ્મણ હોતો નથી બ્રાહ્મણ થવું એ બઉ અઘરું કામ છે બ્રાહ્મણ છે ને ભલે ને આવા આવા બ્રાહ્મણ હશે ને તો એ સંસ્કાર છે કઈ ગમે તો સડી ગયેલો પુરુષ ને ભેગો થઇ જાય ને લાગે સડી ગયેલું છો તમે પટેલ નથી બ્રહ્મા છો હા એ બરોબર છે એના બિચાર બ્રાહ્મણ છે કર્મે બ્રાહ્મણ નથી થયો સમજ પડે ને જન્મે બ્રાહ્મણ છે અને ગયા આવતા બ્રાહ્મણ હોય ને પાછો આ અવતારમાં પટેલ થાય આપડે બ્રાહ્મણ જોઈએ કેવું બ્રહ્મ ને જાણવાની શરૂઆત થઈ ત્યાંથી બ્રહ્મ જાણે સંપૂર્ણ ત્યાં સુધીની બ્રહ્મ દશા તે ઉપર બ્રહ્મ દશા સમજે તેને શ્રમણ બ્રાહ્મણો કેવાય શું કેવાય શ્રમણ બ્રાહ્મણ શું માલા બનાવી કાષ્ટી કપૂર શું કોથળી ગાલી અને માળા ફેરવ ફેરવું આપડે ખબર પડે પાંચ પાંચ ના મડકો આવ્યો ના મડકો આવ્યો જપને વાળા કપૂર માલા શું કરે બિચારી તમે સમજાય છે ને જેટલું કાલે જ્ઞાન માં બોલ્યા ને એ ત્રિકાળી સત્ય હતી બધી વાત હા વાંચ્યું હતું આજે કે વાંચ્યું હતું ને કઈ શકે તે જાણો છો પોતાનું જે કલ્યાણ કરે બારી કે છે ભાઈ એમની વાત જવા દે ને કેસે આવું બોલું હોય એની પાસે બહાર સેવા ભાવી કરવા નીકળ્યો હોય તો સમજ પડે ને બને કે ના બને છે આજુ બાજુ ધર્મ બધે ઘર થી શરૂઆત કરી છે કેવી કરી છે તમને કોઈ જોડે મધ્ય પડ્યો નથી કારણ કે જ્ઞાની ભાષા સુધી અને અજ્ઞાની ભાષા જુદી બંને ભાષા જુદી છે જ્ઞાની ભાષામાં કોઈ મળતું જ નથી અજ્ઞાની ભાષામાં બધા મરી જાય છે કે છે આ બંને ની ભાષા જુદી જુદી છે અજ્ઞાની કોણીઓ કર્યા કરે છે જ્ઞાની જોયા કરે છે શું થઈ રાખવાનું બસ એજ છે આ ભાવ્યા બંધાઈ ગયા હોય જ્ઞાન લીધા પહેલા ના ને... છૂટી જાય પણ દાદા હોય એટલે રૂપક માં તો આવે ને હા બીજ પડી જાય ને બીજ પડી જાય એટલે મળતા પેરા સુધી થઈ જાય અમે આ વિષય વિષય વાળાને આપીએ છીએ ને કે વિષય ને હોય બીજા દોષો હોય એને આપીએ છીએ રવિવારે જ્ઞાયક હોય તો જ્ઞાતા દ્રષ્ટા નહી તો આ ઉગા આખે દેખાય બધું જ્ઞાતા દ્રષ્ટા એ ના ચાલે પોતે જ નહીં છે શું છે પોતાના સ્વરૂપમાં આવવાનું સ્વરૂપ માં સ્થિર ના ના એટલે ઈ લક્ષ્યમાં જવાનું બહાર ના લક્ષ્યમાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહ્યા પછી આમાં સ્થિર થવાય પોતાના પોતા સુધી કશો એટલી વાર દાદા એ બીજા માંથી જરાક બીજા અડાવાળા વિચાર્યું હોય એમ એમ ભૂમિકા શોધ થતી જાય ને चिंता थे शु करो चौबे एम तो इने ऐसी शांति चिंता जो चिंता जो नारोण मारो